राजकोटा रीति वर्ता साठा दीितियान वर्ता सान दीित આજે છે ને સરસ મજાની વાર્તા પોપટ છોકરો અને અજગર એક હતું ગામ આ ગામમાં એક છોકરો રહેતો હતો નામ એનું ટીનું टीनू ने माँ बाप बढ़ा टीनू ने बहु प्रेम करे गाम बढ़ा बहु वाल हम एक दिवस हो रीति बन ટીનુ જારે પોતાના ખેતરેથી ગામમાં ઘરે આવ્યો ત્યારે ગામમાં તો એક પણ માણસ દેખાતું નતું કોઈ નાનું છોકરું પણ દેખાય નહીં કે આટલા બધા લોકો એક ગામમાંથી ક્યાં ગુમ થઈ ગયા હશે એને તો ગામમાં ઘરે ઘરે ફરીને બધે તપાસ કરી પણ કોઈ કરતા કોઈ મળે નહીં પણ આ ટીનુ છે ને તમારા જેવડો હતો પરંતુ હતો બહુ જ બહાદુરો એને તો ગામમાં બધે બૂમો પાડી પાડીને તપાસ કરી અરે કોઈ છે આપણું આ ગામ આખું ખાલી કેમ કોઈ બોલતા નથી ટીનુને તો હવે ભારે ચિંતા થઈ ઓ ભાઈ કે આ બધા ગામના લોકો ગયા ક્યાં એ તો રડવા જેવો થઈ ગયો પણ બહાદુર હતો એટલે રડ્યો નું બેસી ગયો મારા બધા ભાઈ બન આમ મને આ ગામમાં એકલો છોડીને ક્યાં જતા રહ્યા હશે આવું એ તો વિચારતો હતો ત્યાં થોડીક થઈને અચાનક ક્યાંક ઉડતો ઉડતો એક પોપટ આવ્યો અને ની પાસે બેસી ગયો એ પોપટ સામે જોયું અને પોપટ સામે જોયું થોડીક વાર ટીનું તો એક પોપટને બોલતા સાંભળીને ખૂબ દવાઈ પામ્યો અરે પોપટ બોલે છે પોપટ કે ટીનું તારા ગામના બધા લોકોને સારા માટી જંગલનો રાક્ષસ ઉપાડી ગયો છે માણસો ને અને જંગલના પ્રાણીઓને મારી મારીને ખાઈ જાય છે આ હું ગમે તેમ બચી ઉડીને તારી પાસે ભાગી આવ્યો છું ટીનું મને ભગવાન નું છે એટલે મને માણસના જેવી ભાષા બોલતા આવડે છે ભગવાને આટલું સારું વરદાન આપેલું છે એની તો મને ખબર જ નહોતી પછી તો આ પોપટે વાત આગળ ચલાવી હો રીતિબેન અજગર આ એક અજગર જ પેલા રાક્ષસ ને મારી શકે એમ છે ટીનુ પણ એ અજગર ની એક જ તકલીફ છે કે આખો દિવસ એ તો ઊંઘ ઊંઘ કરે એવડા મોટા અજગરને પેલા ઊંઘી અજગર ને જગાડ અને તું અને અજગર બંને મળી બધા ગામના લોકોને બચાવી લો નહીતર પેલો રાક્ષસ તો ગામના બધા લોકોને ખાઈ જશે ટીનું પોપટ ની આ વાત સાંભળીને ટીનું તો તરત દોડતો દોડતો દોડતો દોડતો પોચો પેલા પાસે અજગર તો લાંબો થાય અજગર તો ઘસ ઘસાટ ઊંઘે ભાઈ ટીનું એ અજગરને હડ બડાવીને જગાડ્યો એ અજગર દાદા એ અજગર દાદા અને ગામના લોકો મદદ કરીને મને શું મળે ટીનુ તો કે અજગર દાદા જો તમે મારી મદદ કરશો તો હું મારા ગામના સરપંચ કહીને તમને અમારા ગામના સૈનિક બનાવી દેન માટે મહેરબાની કરી મદદ કરો અજગર દાદા ટીનુ ની આ વાત સાંભળી ને અજગરે આંખો પટપટાવી અને એને થયું કે આ છોકરાની વાત તો સાચી છે ભાઈ એટલે તેને ટીનુ ને કહ્યું તું મને શોધમાં હવે જંગલમાં એક ગુફામાં રાક્ષસ બધા ગામના લોકોને પૂરી ને બેઠો હતો ભાઈ ટીનું અજગર બરાબર ગુફા પાસે આવ્યા રાક્ષસ નું અજગર ની ઉપર પડ્યું રાક્ષસો કોઈ દડો ઉછળે એમાં આકાશમાં અધર અધર અધર અધર અને સીધો જઈને પડ્યો દરિયાના પાણીમાં બફાંગ કરતો રાક્ષસ તો ત્યાં જ રામ રમી ગયા હો ભાઈ અને એ તો ડૂબીને મરી ગયો બુડુડીયા બોલાવતો જીવ નામના છોકરા ગામ નો સરપંચ બનાવી દીધો હો ભાઈ અને પેલા લાંબા લાંબા અજગરને ગામનો સૈનિક બનાવી દીધો ગામ સૈનિક ગામની રક્ષા કરવા માટે પછી તો પેહલાની જેમ આ ગામમાં બધા આનંદ થી રેવા લાગ્યા ખાધું પીધું બટેટાનું શાક ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ તમે આ વાર્તા તમારા ભાઈ બંધ અને બેનપણીને કહેજો પાછા આવજો